Swami namo namo Shri Shri Kurna ૈશાખ સુધી પડવા ને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મજી દાદા ખાતર ના દરબાર માંથી ઘોડીએ ચડી ને શ્રી લક્ષ્મી વાડીએ પઢાયા હતા પ્રશ્ન કર્યો છે આજીવ ને કલ્યાણ નું અસાધારણ સાધન શું છે તો મોટું વિઘ્ન શું છે તેમાંથી નિશ્ચય પડી જાય તે પણ કહો પછી સર્વે પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો પણ એ પ્રશ્ન નું સમાધાન ના થયું જે તે ભાવે કરી ને આશ્રય કરવો ને ધર્મે સહિત ભગવાન ની ભક્તિ કરવી અને જેવી ભક્તિ યુક્ત એ કલ્યાણ નું સાધન છે ભગવાન દિવ્ય તેજ ના સમૂહ માં ધર્મે સહિત ભક્તિ કરે ધર્ આવી ભક્તિ હોય એ બ્રહ જ્યોતિ નો સમૂહ એટલે આ ઘડી તો કલ્પનાથી નક્કી કરી રાખવું છે એનાથી વિરુદ્ધ ધર્મ કલ્પયે કેવી રીતે અભ્યાસ કરે તો કલ્પાય નગર નો કલ્પાય કલ્પના નું ચિત્ર ઉભું કરવું પડે પણ એ અભ્યાસ કરતા નથી એટલે થતું નથી આપણે માનસિક ભાવ માં થાય અને એમાંથી એક દિવસ ભગવાન એ રાજી બતાવે પેલા નો બતાવે પેલા તો આપણે પ્રયત્ન કરવો જોઈએ પણ આવું વાતું કરીએ એટલું આવે નહી પદાર્થો નું ચિંતવન એમાં ન મળ્યું તો રાગદો આપડે પડ્યા હોય રાત્રિ દિવસ ત્યાં લગી આવડો ભાવ ઉભો ન રાગવેશ્યોતિના સમૂહ વિશે જે કહ્યું જ્યોતિ ક્યારે આવે તો અંધારું દેખાય અંધારું દેખાય અંધારા ને ટાળતા શીખવું જોઈએ અભ્યાસ કરે અને બ્રહ્મ કલ્પના લાવવી પડે એટલે કોઈનું દબાય એનાથી ધીરે ધીરે દબાતા નો દર્શન થયો વસ્તુ છે જે એને સમજી શકે એનાથી સમજવી જોઈએ વાંચે સમજાય ને વાંચે ન સમજાય એ કદાચ માન્યા આપણે લઈ એમ માં વાંધો નહીં પણ એમ કરતા કરતા એ પણ આ ભાવ છૂટે ત્યાં લગી રાગ દ્વેષ આ મારું તાર્યું કરવું બીજાનું તાર્યું ન જગત ના કજીયા બધાય કરવાના છે ને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કલ્યાણ નું અસાધારણ સાધન તો એ છે પુરુષોત્તમ ભગવાન બ્રહ્મ જ્યોતિ ના વિશે અના સાકાર મૂર્તિ સમજવા કલ્યાણ નું અસાધારણ સાધન તો એ છે પુરુષોત્તમ ભગવાન અક્ષરો જવો અને ઉચ્ચાર કરો શું આવે બ્રહ્મ જ્યોતિ ના નો આયુમ બ્રહ્મ જ્યોતિ ના સમજ આમ જો છે ત્યારે જોડેલો છે કે સીધો છે જોડે તો પછી આજ લે આવું પણ દબાણ કેમ લાવતા બ્રહ્મ જ્યોતિ જ્યોતિના સમૂહ ને વિશે અનાથી સાકાર મૂર્તિ સમજવા ને તેના થાય છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાન નો ભાવે કરીને આશ્રય કરવો જે તેણે જે સ્વરૂપ માં થઈ એમાં કારણ કે આપડે કાયમ નથી બીજા કોઈ કાયમ નથી અને ભૂત ભવિષ્ય વર્તમાન કાલ તો બદલતા જાય છે આપડે અત્યારે બેઠા છીએ આપણે અત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે રેશું પૈયાશું આ લોકો કરે અને ગરીબ માં એ રોકાય નહી અને કારણ કે ન બુથી ના પાડે છે એ જ્યાં જોઈ જોઈ ત્યાં જોવા દીઓ કારણ કે એને જે બી જીજ્ઞાસા દેવાય નો અને આ કઈ જીવ અવિનાશી આ દેહ કઈ ને હોય દીધો બે પાંચ જણ ને મેળા આવશે તે દીઠ આવશે ત્યાં લગી એને આનંદ કરવા દીયો જે ભાવે જે મૂળ સ્વરૂપ કારણ કે આપણે બધા એવા છે બાણ ને ફલાણું બધું યાદ આવે ને તો કૃષ્ણ જે તો બનસી આવશે કારણ તો આવશે જ નહી કારણ કે આવડવા સ્થુલ છે એટલે સ્થુલ પદાર્થ માં વિરામ પામે જે બ્રહ્યો જે ભગવાન છે એ કેવા સ્વરૂપે છે આ બાબત વાંચું બ્રાહ્મણ મા બોલી ખુલા કર્યા અને આ જે શ્રદ્ધાળુ લોકો એમાં વિશ્વાસ કરી લેતા ખોટા નથી પણ એ મુખ્ય પ્રાપ્તિ અત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે કરી બ્રહ્મજ્યોતિ ના મધ્યમાં જે મૂર્તિ છે ત્યાંની સાથે એનો સંબંધ જોડવો એટલે આ બધું નીકળી જાય છે તરત ને તરત આજ તો એક હવે એ વિચારો એમાં કરે આવો પાડ કાઢી દે એટલે એટલે ઉતાવળ નથી આત્મા શાંત બધી છે આજે કરે હે એટલે આ બિચારો આટલા જન્મ ઘરિયા જેવો એમ સમજી પ્રત્યક્ષ ભગવાન નો જે તે ભાવે કરીને આશ્રય કરવો પ્રત્યક્ષ જે ટાણે છે કારણ કે અનંતભાઈ અવતારા છે એટલે જે તે ભાવે જે ભાઈ એમાં પણ આ કલ્પના લાવવાનું દ્રષ્ટાંત તમારો અભ્યાસ નો આવડા ગામડા રહેતા હોય એનો અભ્યાસ હોય રસ્તો કોક આવ્યો પણ બે બાજુ થોર મોટી વાયુ થોર ની જેવા સારા માણસો નીકળ્યા રસ્તે ત્યાં પડખે લીમડો મોઢો છાંયો પડે પૂજા કર્યું તો અહીંયા પોળો ખાઈ પડે છ વાજ ની છાયા પહોંચે એટલે ખવાર ઉકાળા પેલા નાના કચ્છા મચ્ચા બગરી ખોર ની વાત બખોલ ના કરી ત્યાં નજર ગઈ ત્યાં ઊલાનો શ્વાસ ઉડી ગયો હાથી પૂગે નહિ ચારે બાજુ કાઢા છોકરા ને લાગશે એલા ભાઈ શું કરો તો આ જો આ થઈ તમે કરવામાં છોકરા ને તમે બોલાવો માં કઈ ન કરો એમને એમને નંબર દીધું એમને નંબર દઉં કાંઠા છોકરા ના જેવા નાના પાંચ હાથ ને ઓયલા છોકરા આવે એના વચ્ચે ખાવાનું મૂક્યું છોકરા ખાવાનું લઈ જાય આ દરપુ નીકળી ગયું બાર આપણે બધા માયા ની કાંટા પીડ્યા છીએ ભગવાન ને મહાપુરુષો એવા છે કે જાય ને આપણા જેવા થઈ આવે આપણે કાંટાની વાડીમાં પીરેલા છે આવે ને બાર દેખાય રમાય આપણને પ્રેમ થાય માયા માંથી કઈક ભગવાન પછી બાર નીકળ્યો એટલે એના ઢોકરા બધા કઈ અઘરું બ્રહ્મ જ્યોતિ થી આગળ સાહેબ ભગવાન બેઠા રહી ને એ કઈ સંગ નથી એના વચન માં વિશ્વાસ રાખી ડાયા ડાયા આવે ને મારા ને સમજાવવા બેઠા મહારાજ આયા આનંદ માની લે સમજાવી બેઠા અરે તમે આજે ડાયા ડાયા માણસો વ્યવહાર માં મોટા હોય વાત બહાર આવે જાણે કે વાત કરીને કરીને પસાવી અને જીવ પ્રાણી પોતા વિઘ્ન પ્રતિબંધ કરતા નથી અને એ સાધન મોટું વિઘ્ન એ છે અને એનો નિર્ણય હું જાણી છું અને જો એનો શુષ્ક વેદાંતિ છે કઈક લીલા છે જેટલી ભક્તિ આવે એટલો લીલો વેદન થાય બદલાવવા નથી સુકા ભાંગડા કાઢવા નથી ત્યાં લગી લીલા આવે જ્યાંથી નવાનું આવડો માની બંધ કેમ છે અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને તેને વિશે જે હેઠ થાય તે ગુણે કરીને થાય અને જેમ કોઈ આપી મગજમાં નથી આવ્યું એમ ગુણ દેખાડે જે આત્મા છે તેને જન્મ મરણ નથી જગત જવું છે એની પાસે કલ્યાણ એની પાસેથી લેવું પણ એ જ વિઘ્ન ખુબ કુશળ બાળક નો જન્મ આપવામાં કુશળ વિશ્વાસ જન્મ પણ કેટલાક આ નાભી બાળકની અને એની માબંધ હોય નાળ પછી જો એની મેળે ખરીદ્યું તો હારું છોકરું બરાબર જીવે ત્યાં કલ્યાણ ને માર્ગે ગુરુ ખોળી ના હવું જાય નહી એમાં જો કહ્યું કઈક દેખાડી વાત કરનારા ત્યાગર્યા દાન અને પછી સર્વ ગુણે સંપન્ન એને માની લીધ પછી ભગવાન સમજી આ વાત આવે તો એનો વિશ્વાસ એટલે એ તો ગળું જ કરે નઈ બીજું હું કરે પણ એ કોઈને કહેવાય નઈ કારણ કે પારખ ની શક્તિ આને નથી અંદર શાસ્ત્રો નો ઊંડો અભ્યાસ નથી હવે એને ઊંડો અભ્યાસ હોય તો રોકાઈ તો છે જ નહી અને ગુણ દેખાડીને એટલે કુણ આ ખુબ ત્યાગ નો કવસ્ક્રિયા નો દાન નાન ઘણા ગુણો હોય છે માણસો અને સારા જ કેવા ને હોય પડે પણ આ કઈ ન હોય ઉપાસના સમજ નહી આવડે પછી ઘરમાં હલે અમારો વલ્લીભાઈ નો કાંટો એ બરાબર લાકડાના ત્રાદ્વા લાકડાની દાંડી એમાં હોનું જો વલ્લીભાઈ ધર્માવતો નથી અને એકાદો ગુણ તો હોય ત્યારે તેને હાર વધી આશરો કર્યો પણ એ ગુણ બધું આવી ગયું આ જે પ્રભુને પામવાનો માર્ગ હતો પ્રભુ ના સ્વરૂપ નિરાશા થઈ ગયો આ બોલ્યો એટલું ગયો અને એને પછી એમનું ઘર બેસી ગયે ના આ જેવા તો પછી ફરે નઈ અને એને ન અને એ કથા વાર્તા પારણ કરે અને તમારે સાંભળવાનું આ કંકોત્રી એમને મોકલી હોય આવડા ના દિવ્ય દ્રષ્ટિ આવતી બધા આ બોલ નારા મહાની છે મહા અને ભગવાન ના ભક્તિ માર્ગ નામ નથી ભગવાન ભગવાન ના ભક્તિ માર્ગ માં એવું મોટું વિઘ્ન નથી ભાષા બદલાવી લે હલકી કરી નાખે ને વાતની મહત્તા ઉડી દે એ ભગવાન ના વાણી ના ગુણ ગયેલા જ્યાં હોય ત્યાં બોલોક વાર બેઠો બેઠો આવું ગુણ્યો તમે ગુણ વાળા એમ જ કઈક બીજું કઈ ભાવ આવો ભીમી ગી લોહી સુર સુર સુ ણ માં છોકરો બેઠેલો હોય તો હજી મારા ભીમ ની બદા ની શોભા સુર સુરવાતો એમાં કથા વાર્તા થાય તો સુર સુર થઇ જાય બોલો ભગવાન ના ભક્તિ માર્ગ માં એવું મોટું તમને એટલા દુરાચાર કરતો હોય જે વિચાર કરતો હોય એ કરતા ભાષામાં ભાર આવો શું નિરાેદાંતિ નો સંગ ક્યારે ના કરવો વેદાંતિ શુષ્ક વેદાંતિ કે ભગવાન તરત અટકે છે એક બે ના ગુણ હોય ને એટલે એમાં પછી આવડ્યા કઈ કોઈ વિચાર ભગવાન ના ભક્તિ માર્ગ એવું મોટું વિઘ્ન કોઈ નથી કોઈ કરીને પરાક્રમ આ બધું આમ નિરાકરણ કેવું છે તમે વાતું કરવા એમાં ઉલટાકાર ને પૂરા ઓળખતા હું નિરાકાર કઈ નથી કેતો એમ નહી હોય આ કરું ભગવાન ના બે સ્વરૂપ છે એમને ધોકા માર્યા કરવા લુગડા છે ને એને ધોવે છે ધોકે ધોકે ધોકો મારતા આવડવો જોઈ નઈ તો એ પથ્થર હોય કે લાકડું હોય અને વચમાં આવેલ લુબડું અને પછી મારે ધોકો એટલે લુબડું તૂટી જાય એવા સાકાર કે સમજીને સાકાર કઈ સવડા મારા જેવા દુઃખ નો લાગે પણ હું ચોક્કસ કઉી ને સાકાર એ કઈ કહેતા નથી હું કઈ દ્રષ્ટિ એ તમે સમજો કારણ કે સહકાર ને કઈ રીતે નિરાકર એની રીત હોય પછી તમને કોઈને લાવી આવડે એ તો બેઠા બિચારા રોટલા ખાય છે રવાડે છે ને દાન કરે એ બધું કરે આ તત્વો કોણ ઊંડો વિચરો હોય એ ક્યાંય કોઈ મેહનત કરતો હશે હું આ મારા રૂપ બોલું જો ભાઈ તમે મારા કરતા ડાયા હશો ભલેરિયા આ તો એક લોલે લોણવા જ ક્યાં માગો તમારું મોઢું ઓળખી દઉં જાણવા માગે છે પણ આ જેવાની વર્ગ એમાં ઈશ્વરે આપ્યું હોય પણ ઈ આ મજાનું ખાવાનું મળ્યું અને માન સન્માન મળી ગયું એટલે બધું નાય માં નયા થઈ ગયા ગયા પછી આગળ કઈ વિચાર ન કરે વખાણ કરે હા છું ને ગુણ લેવો હું જ નિરાકાર કહું બી એ નિ કાઢીને રોવે નહિ હું એમાં આવ્યો ને બસ બાળો સાત કાઢીને રોડ આપડે આવે નવા સાધુ થાય ને એટલે જો રોટલી જેમ થાય ખબર છે આ ઓલ માંથી એટલો રોટલી રામદાબા મારા મને સમજાવવા અને સમજાવે ગણાય છે હસવું આવે પણ સારું છે બિચારા એટલે માથા કોઈ જ ગ્રિયા આવના કારણ કઈ કલ્યાણ ના કારણ નથી કલ્યાણ તો આને હમેશા તે રાત્રે જે પ્રકમ માં ફરો બે જ બધું એમને ન ફરવી એવો નથી કે તું કરવું બધું પણ કેમ કરવું કોઈ વિચાર જ કરે એમને અરે એક જરાક જેવું તેવું હોય મન થાયું ન થાય તો મું જાય છે હવે એ કેવી રીતે દરવાજા માં હાલી શકે દરવાજો આકડામાં હાંકડો થયો અને આવડો ફૂલે કેટલું નિર્માની પણ હશે અને પોતાને જ ઓછો માંગતો જશે બેઠો થી દરવાજા મારે મારા જેવો ડાયો નહી મારા જેવો ભગત નહી બોલવું મારું લાગે છે આમ કડી કમર ઘસી ને ગઈ હવે એ દરવાજા માં હાર્યું હોય છે નીકળે તેમ ભગવાને કોઈ જ્ઞાન નથી આપતા નીકળ્યા એમાંથી નીકળે કેવી રીતે ઈશ્વર એને કાઢે દુઃખે બહુ થાય છે ભૌતિક વાત માં આખરું છે કરોડ રૂપિયા તમે ખર્ચી નાખો દાન માં તો ઈ દરવાજા માં જવાતું હશે ભાઈ કઈ ન જવાય દાન થી જવાતું નથી તપ થી જવાતું નથી ઉપનિષદ ની સુધી બોલો કરી નથી નાસ્તી અક્રતા કૃત પર ઉપનિષદ માં એ પરલોક છે આ તમે જે કર્મો કરો એનાથી નહી મળે ભાગવત ની કથા કરો રમાય ગીતા મળી જાય એમ ને સરળ થાયું થાય તમનેડ નું દ્રષ્ટાંત યાદ આવે એમ નથી કેવું આ કઈક વાતું કરો આ બધા યાદ આવે આવેટલા ખાઈ છે અને એની મેની આપણે શું આપણે જાણી ચ આપણો આ દખલો આવ્યો બધા બિલાઈ ગયા છે હું વખાણ કરું એટલે એ રાજી થાય ગયો એમાં કરીએ આ સ્થિતિ તો ને સાધુ ન ગામડામાં ધોરામાં બાવા જે હવે ઓછું થઈ ગયું પેલા મેં જોયેલું ટોપલો ટોપલો સાળગ્રામ હોય પૂજતા હોય અને એને કઈક આગવડ આવે અથવા તો શ્રદ્ધા ઓછી થાય મંદિર માં આપણા મંદિર માં જુનાગઢ માં જોયેલું ટોપલે ટોપલા બે પાડ કઈક એવો હશે એટલે એક દિવસ થઈ જાય નાની મૂર્તિઓ ઠાકોરજી ની લાલજીની હોય ને ઉકળતું હશે ને એ મને મારો છોકરો હાજો થઈ જાય એની ભક્તિ અત્યાર લગી પૂજા કરતો ભગતસિંહ કરતો હતો પછી આ લુગડા આપણે પહેરાય આવી સ્થિતિ ભગવાને આપણને ઊંચામાં ઊંચા મૂક્યા પણ તુચ્છ બાબત માં એવા પાછા ફેંકાય જાય લાલજી ના પાણી સેવા કરો એ નથી માનતા એ તમારા હૃદય ને જોવે આમાં હું મને કેટલો રાખવા માંગે છું અતિ આ લક્ષણો રેખ્યા આપડે આ કરવાનું છે મોટા મોટું એક નથી મળ્યું પણ એ કાંઈ નું જ ભગત બીજો ભગત જ ગયા એટલે અપરાધ થાય